માર્કની લખેલી સુવાર્તા એનો છઠ્ઠો અધ્યાય માર્કની લખેલી સુવાર્તા અધ્યાય છઠ્ઠો અને ત્યાંથી નીકળીને તે પોતાના દેશમાં આવ્યો અને તેના શિષ્યો તેની પાછળ આવ્યા અને વિશ્રામવાર આવ્યો ત્યારે તે સભા બોધ કરવા લાગ્યો અને ઘણાએ એ સાંભળીને દંગ થઈને કહ્યું કે આ સઘળું તેની પાસે ક્યાંથી અને તેને જે બુદ્ધિ અપાય એ કેવી છે અને એના હાથથી આવા પરાક્રમી કામો ક્યાંથી થાય છે શું એ સુતાર નથી શું એ મરિયમનો દીકરો યાકુબ તો યોશે તો યહુદા તિમોનનો ભાઈ નથી શું એની બહેનો અહીં આપણી પાસે નથી અને તેઓએ તેના સંબંધી ઠોકર ખાધી પણ ઈસુએ તેઓને કહ્યું કે પોતાના દેશ તથા પોતાના સગા તથા પોતાના ઘર સિવાય પ્રબોધક બીજા ઠેકાણે માન વિના નથી અને તેણે થોડાક માદાઓ પર હાથ મૂકીને તેઓને સાજા કર્યા એ વગર તે ત્યાં કંઈ ચમત્કાર કરી ન શક્યો અને તેઓના અવિશ્વાસને લીધે તે અચરત ને આસપાસ ગામે ગામ તે બોધ કરતો ફર્યો અને બાર શિષ્યોને पोता पे बोला ने, ते ते वोने बब्बे मकलवा लगो ते अशुद्ध आत्माओ पर अधिकार आपने फरमा कि मार्ग ने सारू केवल एक लाकड़ी विना बीजू कई ले नही रोटली नही जो नही तर कमरबंद में नाणु नहीं चंपल पहरवा अंगरखा पेहरवा नहीं कहू कि तब जे कोई घर में पेसो ત્યાંથી નીકળો ત્યાં સુધી તેમાં જ રહો અને જ્યાં કંઈ તેઓ તમારો આવકાર નઈ કરે ને તમારું નહીં સાંભળે ત્યાંથી નીકળતા તેઓની વિરૂદ્ધ સાક્ષી થવાને માટે તમારા પગ નીચેની ધૂળ ખંખેરી નાખો અને તેઓએ નીકળીને એવો ઉપદેશ કર્યો કે પસ્તાવ કરો અને તેઓએ ઘણા ભૂતો કાઢ્યા ને ઘણા માદાઓને તેલ ચોડીને તેઓને સાજા કર્યા અને હેરોદ રાજાએ તેના વિશે સાંભળ્યું કેમ કે તેનું નામ પ્રસિદ્ધ થયું હતું અને તેણે કહ્યું કે યૌહાન બાપ્તીસ્ત મોહિલામાંથી ઉઠ્યો છે ને તેથી આવા પરાક્રમી કામો તેનાથી થાય છે પણ બીજાઓએ કહ્યું તે તો એલિયા છે અને બીજાઓએ કહ્યું કે તે પ્રબોધકોમાંના કોઈ એક જેવો એક પ્રબોધક છે પણ હેરોદે તે સાંભળીને કહ્યું એ તો યૌહાન છે કે જેનું માથું મેં કાપી નંખાવ્યું તે મોયલામાંથી ઉઠ્યો છે કેમ કે હેરોદે પોતે મોકલીને યોહાનને પકડાવ્યો હતો અને તેના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાને લીધે તેને કેદખાનામાં બંદીવાન કર્યો હતો કેમ કે તે તેને પરણ્યો હતો કેમ કે યોહાને હેરોદને કહ્યું હતું કે તારા ભાઈની પત્ની રાખવી એ તેને ઉચિત નથી અને હેરોદિયા તેના પર અદાવત રાખતી ને તેને મારી નાખવા ચાહતી પણ એમ કરી ન શકી કેમ કે હેરોદ યોહાનને ન્યાયી તથા પવિત્ર માણસ જાણીને તેનાથી બીતો ને તેની સંભાળ લેતો ને તેનું સાંભળીને તે બહુ ગભરાતો પણ ખુશીથી તે તેનું સાંભળતો અને જ્યારે જોગવાઈનો દિવસ આવ્યો ત્યારે હેરોદે પોતાની વરસગાંઠને દિવસે પોતાના અમીરોને તથા સેનાપતિઓને તથા ગાલિલના સરદારોને સારો મિજબાની કરાવી અને તે જ દીકરી અંદર આવીને નાચી ने दी हैद तथा जमवाला खुश थाइ छोक कहीं तू चाहे मरी मांग हूँ तेश अम खाने कहू के तू मरी पास मांगे मैं अर्धा राज्य सुधी हूँ तेश अहर जाता पूछू के हूं शू मागुन ते कह यौहान बाप्तीस ना तरत राजा उतावल अंदर आई कहूं हूं चाहूँ छू कि यौहान बाप्स मथु कथरोट में हम मन पा राजा बहु दिलगीर थो पोते सम खाधा थाने लीधे तीन बैठेलाओं ने लीधे तेनाली चाहू नही तरत राजाएं सीपाही मोकली मथु लावा हुम करो ने जीने कैदखा में તેનું માથું કાપી નાખ્યું અને તેનું માથું કથરોટમાં લાવીને છોકરીને આપ્યું અને છોકરીએ પોતાની માને તે આપ્યું અને તેના શિષ્યો એ સાંભળીને આવ્યા ને તેનું ધળ લઈ ગયા ને તેને કબરમાં મૂક્યું અને પ્રેરિતો ઈસુની પાસે એકઠા થયા છે અને જે જે તેઓએ કર્યું હતું જે જે જે તેઓએ શીખવ્યું હતું તે બધું તેઓએ તેને કઈ સંભળાવ્યું અને તેણે તેઓને કહ્યું કે તમે પોતે ઉજ્જળ ઠેકાણે કાંતમાં આવો ને થોડો વિસામોલો કેમ કે આવનારા ને જનારા ઘણા હતા અને તેમને ખાવાનો પણ અવકાશ મળતો નતો અને તેઓ હોળીમાં બેસીને ઉજ્જળ ઠેકાણે એકાંતમાં ગયા અને લોકોએ તેઓને જતા ને ઘણાએ તેને ઓળખ્યો ને સર્વ શહેરોમાંથી પગે દોડીને તેઓ ત્યાં એકઠા થયા ને તેઓની આગળ જઈ પહોંચ્યો અને તેણે નીકળીને અતિ ઘણા લોકને જોયા ને તેને તેઓ પર કરુણા આવી કેમ કે તેઓ પાળક વગરના ઘેટાના જેવા હતા અને તેઓને ઘણી વાતો વિશે શીખવવા લાગ્યો અને જ્યારે દિવસ ઘણો નમી ગયો ત્યારે તેના શિષ્યો આવીને કહ્યું કે આ ઠેકાણું ઉજ્જળ છે ને દિવસ ઘણો નમી ગયો છે તેઓને વિદાય કર કે તેઓ આસપાસના પરામાં ગામોમાં જઈને પોતાને સારું કંઈ ખાવાનું વેચાતું લે પણ તેણે તેઓને ઉત્તર આપ્યો કે તમે તેઓને ખાવાનું આપો અને તેઓ તેને કહે છે કે શું અમે જઈને બસો દિનાની રોટલીઓ લઈને તેઓને ખવડાવીએ પણ તેઓને કહે છે કે તમારી પાસે કેટલી રોટલી છે તે જઈને જુઓ અને ખબર કાઢ્યા પછી તેઓએ તેને કહે છે કે પાંચ તો બે માથલી અને તેણે તેઓનો હુકમ કર્યો કે સગળા લીલા ઘાસ પર પંગતમાં બેસી જાય અને તેઓ હાર બંધ શોશો તા પચાસ પચાસ બેઠા અને તેણે પાંચ રોટલી બે માછલી લેને આકાશ તરફ જોઈને આશીર્વાદ માગ્યો ને રોટલીઓ ભાગીને તેને તે પીરસવા સારું પોતાના શિષ્યોને આપી અને બે માછલી સૌને વહેંચી આપી અને સૌએ ખાધું તૃપ્ત થયા અને તેઓએ ટુકડાની બહાર ટોટલી ભરીને માછલીઓમાંથી પણ કંઈ વધ્યું અને રોટલી ખાનારા આશરે પાંચ પુરુષ હતા અને તત્કાળ તેણે પોતાના શિષ્યોને હઠેઠ કરીને હોળીમાં બેસાડ્યા ને પોતે લોકોને વિદાય કરે એટલામાં તેણે તેઓને પોતાની આગળ પેલે પાર બે મોકલ્યા અને તેઓને વિદાય કરીને તે પાર પર પ્રાર્થના કરવા ગયો ને સાંજ પડી ત્યારે હોળી સમુદ્ર મધ્ય હતી ને તે એકલો જમીન પર હતો અને પવન સામો હોવાને કારણે તેઓ હલેસા મારતા હેરાન થાય છે એ જોઈને આશરે રાતને ચોથે પોરે તે સમુદ્ર પર ચાલતો તેઓની પાસે આવે છે ને જાણે તેઓની આગળ જવાનું તેણે કર્યું અને તેઓએ તેને સમુદ્ર પર ચાલતો જોઈને ધાર્યું કે એ તો આભાસ છે ને બૂમ પાડી કેમ કે સૌ તેને જોઈને ગભરાયા અને તરત તે તેઓની સાથે વાત કરીને તેઓને કહે છે કે હિંમત રાખો એ તો હું છું બીહોમાં અને તે તેઓની પાસે હોળી પર ચડ્યો અને પવન થંભ્યો અને તેઓ અતિશય વિસ્મિત થયા કેમ કે રોટલી સંબંધી તેઓ સમજ્યા નહીં પણ તેઓના મન કઠણ રહ્યા અને તેઓ દેશમાં આવ્યા ને તેઓએ કિનારે લંગર કર્યું અને તેઓ હોળી પરથી ઉતર્યા ત્યારે લોકોએ તેને તરત ઓળખ્યો ને ચોતરફ તે આખા પ્રદેશમાં દોડી જઈને તે ક્યાં છે તેઓએ સાંભળ્યું ત્યારે માદાઓને ખાટલા નાખીને તેઓ ત્યાં લાવવા લાગ્યા અને તે જે જે ગામોમાં કે શહેરોમાં કે પરાવામાં ગયો ત્યાં તેઓએ માદાઓને ચૌટાવમાં રાખ્યા ને તેને વિનંતી કરી કે તેઓને માત્ર તારા કપડાંની કિનારીને અડકવા દે અને જેટલા તેને અડક્યા તેટલા સાજા થયા